મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ ના ગુરુવાર તારીખ પાંચ ચોર્યા થી વર્તા પૂર્ણ પુરુષોત્તમ स्वामी नारायण हरे स्वामी नारायण हरे 21 अगस्त को 82 ना कार्तिक जुनी 13 ने दिवस स्वामी श्री सजानंद जी महाराज श्री वर्ताल मध्ये श्री लक्ष्मी नारायण ना मंदिर दी उत्तरादि लिखे गोमती जी ने कांटे आंबा ना रुक्षनी हे ढोलिया ऊपर विराजमान आता व्याशी जे लुपींची ते अमररो मा काही लखू नती तुम्ही व्यंगशी बोलन શું બોલે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સંવાદ અઢારસો બ્યાસી ના અભ્યાસ ગાયું ને સંવાદ અઢારસો બ્યાસી ના શિક્ષા માટે ઉભી થઈ છે હવે તમે આપણી ઉપર સુધારી બધી આવું હોય કરી ઉપાય નહીં ઉતરા ગોમતીજી ને કાંઠે આંબા ના વૃક્ષડીયા ઉપર વિરાજમાન હતા ને પીળા તાસ્તા નો સુરવાડ પહેરો था रात डी पेड़े नग ने चंपा पुष्प नीराजमान कंठ ने विषय डोड़ा पुष्प न हार विराजमान मुखार विंद आग मुनि तथा हरिभक्ताराज बोलदास हाथ जोड़ी पूछू हे महाराज भगवान शे प्रकारी थी श्री जी महाराज बोलिया जो भगवान नो द्रोह न करिए तो भगवान राजी थे जे जे द्रोह ते तो आ तर कहेोह करता है भगवान छे तेने ते द्रोहे भगवान सर्वना करता है त्याग कर કર્મ સ્વભાવ અને માયા તેને જ નથી બુ સાકારપ સમજાવું ત્યાર પછી કઈક હાથમાં આવે પણ આમાં તો કઈ હાથમાં નથી આવતું તમને કોઈ આવે છે ખપ તો ઓછો પાંચ રૂપિયા મળ્યા એટલે બસ સંતોષ થઇ ગયો પાંચ લાખ જેટલો આનો કેટલો સરસ માં સરસ તેરી ગ્રાફ છે બોલો હું તમે હું કહો હલો જગત ના કરતા ભગવાન કેટલાક સ્વભાવવા જ્યાં જ પ્રકરણો માં જુદા જુદા જે માનતા માનનારાઓ છે એમાં કોઈ કેવળ કાળને જ પ્રધાનપણે કરીને જગત કારણ છે કોઈ કર્મથી ભગવાન પછી ના જે સાંખ્ય વાળા છે એ બધા પ્રકૃતિ નું સહજ રીતે આ જગત પરિણામ થયા કરે છે પુરુષ તો એનો દ્રષ્ટા છે એવું હું માનીયે આપણે તો ભગવાન છે આ આ કારણ કારણ કારણ મૂળ આપડે કેમાં જાણતા હતા બીજા થોડા અભ્યાસ નો અર્થ એ છે કે શંકરાચાર્ય આમ કહ્યું રામાનુજે આમ કહ્યું સ્વામિનારાયણે આમ કહ્યું વડપાચાર્ય આમ કહ્યું તો કયું લેવાલો પછી શું આપણે ક્યાં ખન છે સાકાર માની છે આમ તો આપડે સાકાર માની છે નથી માનતા એવું ને એ નો કહેવાય હજી તમે આ બોલ્યું બોલો છો આપડે આ લોકગાથા ગાઈ છે શું લોક ની ગાથા આપડી ગાથાનો તો વિચાર જ કેદી કર્યો ગયો છે ને બરાબર કેદી કરશુ વાતા બે યાદ આવી જ કરો પણ એમાં પાંચમા કહ્યું છે ને હું કયું એવું તો તમે તરત એનું પકડો છો આમાં કયું છે એમાં તો કાલા બરાબર એનો મેલ મેલતો જ નથી દવાનું છે થાય કઈ નહી પણ આપણે કાયમ માં તો આવું એમને સંતોષ માની લોરું નિયમ કેવાય એનો તમારોનો વેસ્ટ છે તમારો માનતા નથી એ હજી એમ તો બોલી ને કે તો આ સ્વભાવ છે ને હવે નાનું આ ડાવડા આવે છે એટલે આપડે સ્વભાવ બોલીએ પણ આનો નિર્ણય નથી વસ્તુ સ્થિતિ નો નિર્ણય થવો જોઈએ હૃદયમાં જેમ નું સ્વભાવ ભગવાન ને સાકાર માનવા એમાં તો શાસ્ત્રો માં એવી યુક્તિ આપી હોય કે ભાઈ આ સૃષ્ટિ સાકાર છે તો જેમાંથી ઉત્પન્ન થયું હોય એ વસ્તુ પણ કારણ હોય એવું કાર્ય ઉત્પન્ન થાય એમ યુક્તિ બાપ મળે તોય નો ઓળખ એનું મારા બાપા તારા બાપા તારા પપ્પા એમ બધું કે એમાંથી ગોખાઈ જાય છે કે પપ્પા યુન ભાઈ શું કાકો કઈ ખબર નથી એની માં બોલે છે એ શબ્દ માં એ સ્થિર થાય છે એ શબ્દ એ રોકાય જેવું પ્રાણી માત્ર ઈશ્વર ને ઓળખવામાં આવે છે એમાં એને વિશ્વાસ રહે એટલે માય કહ્યું તારા પપ્પા મારા પપ્પા પણ માયે ઓળખાયો માયે ઓળખાયો છોકરા ક્યાં જ્ઞાન બાપે શું કેવાય કાળે મોટો થશે તેના શબ્દો ઉપર જાજો એની માના શબ્દો ઉપર આધાર દીવ મુખ્ય સદગુરુ ને ખોલવા જોઈ અને માં કરી રાખવા જોઈએ પછી એના વચન માં વિશ્વાસ હોય ને દેખાતા નથી એમાં વિશ્વાસ આવે ત્યારે એમાં આપણે સનાતન દ્રષ્ટિએ વ્યાસાદિક ના શબ્દો છે ને એ આપણી માતા ને ઠેકાણે છે એને ઓળખાણ આપી એનો આપણે નિશ્ચય કર્યો આ સંપ્રદાયો સ્થપાયા ખરેખર એના મૂળ પુરુષો એને ઉલ્લા નિશ્ચય એને આધારે એને સંપ્રદાય સ્થાપ્યા પછી ભગવાન નહોતા એટલે કોક કોક બાબતમાં વિચાર ફેરતો રહી રહી ને અલગ અલગ સંપ્રદાય પણ મૂળ પુરુષે તો મૂળ માં હોય નહીં અત્યારે જે ચાલે છે સંપ્રદાયો એ કઈ મૂળ માં ચાલે ઉદર નિમિત્ત બહુ એશ રોટલા રડવાનું સાધન થઈ ગયું એટલે પછી આ મે મહિમા ગયા કરી ગયે પગે લાગજો દર્શન કરજો ઠાકોરજી સેવા કરજો તમને લાભ મળશે આ નિષેધ નો થાય પણ કસમો વીસમો ધર્મ તો કહીએ એટલે સનાતન ધર્મ માં છે વિચાર કરજો કરી એનો વિચાર કોણ કર્લોકાય દેશ કાળ એ ફરી જાય કાયમ ના નથી અને આપડે કાયમ શિક્ષાપદ્રી જાય બધી માં કલાક એમાં કાયમ ના છે કેટલાક ફેરફાર વાળા છે કોઈ જતો નથી એમાં આપણને ઠીક પડે એ શિક્ષા બદલી જાય છે આપણે હરખું ન આવે એ શિક્ષા મત્રી યાદ નો ન કરી શ્લોક કઈ વારંવાર બોલીએ તો ભાઈ જોવા માં ઉઠીને મંદિરે જવું જાય કામ જાવ સ્થિર કરીને ભગવાન ની મૂર્તિ આટો મારી આવી વખાણ કરી હંમેશા આવે હમેશા આવે તમારા વખાણ કરીએ રાજી ને પણ મંદિર શા માટે જાવું એ કોઈ જોતું હશે એમ ચા પીતા હોય જવાનો અર્થ બરાબર ને શાસ્ત્ર ના વચને કાળ માયા સ્વભાવ પણ આમ જોઈ ને આપણે ફરી જતું ફરી જતું જા ન થાય તે મંજુને આવે છે ત્યાં ભગવાન ને રાખીશ કરતા કરતા બદલી ગયો પણ આવડા કરતા થઈ જાય કરતા માની લઈએ ત્યાં તરત જ થાય કે એમાં રહીને ભગવાન મારું માં કઈ ખામી ટાળવા હતું કે એવો સંકલ્પ આવે તો ભગવાન જીવ હોય પછી પછી શિવજી મહારાજ બોલા છે જો ભગવાન નો દ્રોહ ના કરીએ તો ભગવાન રાજી થાય જાણીએ અથવા માયા ને જાણીએ અથવા કર્મ ને જાણીએ અથવા સ્વભાવ ને જાણીએ તે ભગવાન નો દ્રોહ છે કેવળ કાળ કર્મ સ્વભાવ અને માયા તેને જગત ના કરતા આવતા કહે છે માટે એ ભગવાન નો અતિ દ્રોહ છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ તમે ગામ ના પટેલ છોવાય ચક્રો તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજા દ્રોહી કહેવાય દ્રષ્ટાંત છે જેમાં ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ના હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજા નો દ્રોહી કેવાય લખી એવી રીતે રાજા નો રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજા દ્રોહી કહેવાય તેમ ભગવાન છે તે ઘર ચરણા સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લે માત્ર પણ કોઈ અંગે છે તેને આ લોક જોઈ શબ્દો ભગવાન જેવાય ભગવાન સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે આ એનું મસ્તક છે આ એના હાથ છે આ પગ છે આ એની છે વળી સર્વત આપણા એક ઠેકાણે હોય આખા શરીરમાં હાથ છે પગમાં હાથ છે એનું ઋતુ એવું છે સર્વતઃ પાણી પાસે એક દેશ બીજા દેશ માં ન હોય એમ જે માને છે બોલો ની શુદ્ધિ છે આખી ચક્ષુ સર્વતા આવે ભગવાન આવા છે તો ઉથડ કઈ કેવી રીતે સાકાર પૂછે તો તમે કેમ વર્ણન કરો આપણા શરીર નું વર્ણન કરો એવું કરો તમે બીજી રીતે તો ન કરો કઈ જાણ્યા છે તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા તે ભગવાન વિના બીજા ને ભગવાન વિના બીજા જે કાળા તેને કરતા કહેવા સંપૂર્ણ પૂજા કરી તમે સમજો છો તમારે પૂજા કરવાની હવે જરૂર નહી પડે નથી સમજતા શા માટે પૂજા કરવી એ તો કોઈ વિચાર આપણે કરતા જ નથી વિચાર એવું કરીએ ગયેલા મૂર્તિ બહુ સરસ ક્યાંક લીધું પૂજા નું સ્વરૂપ ની કલ્પના કરવાની રહી શક્તિ સારી જૂની વસ્તુ છે ઘરમાં તપેલી હોય ઘરમાં થાળી તપેલી આમ પગ ન કારણ કે તપેલી નું રંગ આકાર તમારા જીવ માં તળવી દહી એને કોઈક વાઇટ કહે તો એવું ભગવાન નું સ્વરૂપ નક્કી થવું જોઈએ રસ્તે હાલતા કુંભાર ઘર આવ્યું હોય બે કોડિયા લેવાય તો લઈ લઈ માટી પૈસા નો જોડિયા લઈ શકે પણ સ્ટીલ ના વાસણ વેચતો હોય એને આટલું અંતર છે તો પૂછો તમ નારાયણ છે એને સમજવામાં કેટલું અંતર છે એની આખ આપણી આંખ ની આજે એના કાન કરી દે એટલે હું કડ ભગવાન એટલે આ કોઈ નો વાંક નથી આજે આ સ્કૂલ જ્યાં કઈ સ્કૂલમાં શીખે સ્કૂલ જ ઉઠી ગઈ છે તમે રાજી તાવ આવ મનાઈ જાય બધા કરતા હું હોશિયાર છું નક્કી થઈ જાય એ પણ કરે નથી ભણાવનાર ભણાવનાર આવડ એના સાહિત્યમાં આવે બધા બુદ્ધિ વાળા ના હોય પણ તમારો પ્રયત્ન તમારી ભાવના અખંડ જાણતી રહી તો તમે શીખશો એમાં કોણ માત્ર પણ બે પાસે આ કરવું થતા નથી એટલે કારખાનું જોડે કેમ ફેલી ગયા એની ભૂલ હોય આપડી કઈ ખામી લાગે સામાવી દઈએ આ કોન્ટ્રાક્ટરો રાખે કોન્ટ્રાક્ટ રાખે કોક ઠેકાણે નુકસાની ભાઈ કોઈ ઠેકાણે લાભ પણ જે માણસ લાભ જ લેવા ઈચ્છે અને નુકસાની આવે તો આ કોન્ટ્રાક્ટ આપડે રાખવા નથી લોકો ધંધો છોડી જતો હશે કોઈ જ ન છોડે કોન્ટ્રાક્ટર ન છોડે પણ બીજો લાભ લઈ લે છે સાધુ નો અર્થ શો જગત આખા ને સાધુ બનાવું વાત સાધુ એટલે લુબડા નહીં સાધુ એટલે સજ્જન સજ્જન બનાવવા એ સાધુ નું સજ્જન કેને બનાવવા દુર્જન છે એને ત્યારે દુર્જન રૂપ માં બરાબર છે પણ ઉતરે નહી એવું છે ભણાવનાર કેવા હતા એ શિક્ષકો અરે ગુજરાતી ભણતો તો મને ખબર છે મારી ઉપર એની નજર કાયમ એક દુ મને કહે છો અમારે વહેલો નદી આવીશ મર્યા અરે જો કપડું કેમ પહેરે છે મને કચ્છી ખોડો નહીં કેમ ચોટી બંધારી ગઈ હા પછી ખોડો વિશાળ માં ભણાવે એ અમારી આંખ હોય અમે તો આંખ નહીં પણ અમારી કાયમ પણ બોલ ને ધોતીયું લાંબુ લાંબુ લઈ દીધું ખરું માસ્ટર કરે જોયા માર થોડું કામ છે હું જાઉં છું આ બધા ના દાખલા લઈ લે છોકરા હું જોડાઈ જાઉં રાજી થતો હા મત જાણવાનું મળે જોડાઈ જાય દેવડો આવીને રાજી થાય અને તમારા આવડે એમ કરો ને કાશ મટી શીખવે ન આવડે અત્યારે તમે બધા છો ભાઈ કે બધા ખોટા ખોટા કોઈ ન માની ફક્ત દેહભિમાન ને કઈ ગરજ નથી એટલે ખોટામાં ખબો આટલો વાંધો છે ખોટો હોય છે મહેનત પડે છે એમાં કોઈ ને કામ કરવું નથી તૈયાર ઓટલો મળતો હોય તો ઘડવા જઈ ખાવાટાને કાચો હોય બગેલો હોય તો આવો આવ્યો પણ બોલો નહીં આવો સાદું હોય ને બોલાય અમારે ચોધાનું આવે માર્ગ નું ગુરુ નિમિત્ત માત્ર છે પોતે પોતાના ગુરુ એ જ ગુરુ હાજો ગુરુ નિમિત્ત માત્ર છે ભૂલું પડે તો ગુરુ યાદી આપી દીએ છે પછી કઈ ગુરુ બધું કરી દે એમ ને કરવાનું છે તો પણ ભગવાન નો ધોઈ છે ભગવતી કહીએ કે ન કહીએ આવું કઈ માટે ભગવાન ભગવાન ને જગત ના કરતા હા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય રાજી થાય મૂર્તિમાન જાણે એટલે બોલે પણ આપડે તો આકાશ કે ભલે છોકરો નાનું હોય એવું દ્રષ્ટાંત લઉં એની મને કે મને કઈ દુઃખ પણ કરે છે ઝાડ નો લોટ ખતી જ ખાઈ ગયો ગયો બાલી કાલે કરે છો પણ ઓઈબંધ ના છોકરાએ ભાઈબંધ જયારે ખવાડ્યો મતલબ મારી બા ખબર દે તો ખાટો હતો માણસ ઘરમાં નમળે દૂધ નમળે કાન નમળે કાન દૂધ ભાગ કરી ક્યાંથી દીએ એમાં જ ગુરુઓ મળે પણ ક્યાંથી તમને દીયે અને એટલા માટે સનાતન ધર્મ વ્યાસાદી શબ્દો હોય તો બરા કલ્પિત ઉભા કરી દે અને વ્યાસ ના બેક વાક્ય પોતાના વાક્ય મળતા આવતા મળતા હોય ને એનો અર્થ કરતા ન આવડે લાંબા ઘટાડે એ સનાતન કેવાય સનાતન એટલે ઈશ્વર ના ઘરના જે નક્કી કરેલા એ જ છે સહલાન સ્વામી એવા શબ્દો આ છે એના બધા કે સનાતન શાસ્ત્ર વિરુદ્ધ એક શબ્દ નો હોય એનો એજ મોટામાં મોટી સનાતનતા લાભ મળ્યો એને ઘેરે આપણે આવ્યા અને હવે સમજવાનો આ દાખલો કરીને બારોબારી મળ્યું લઈક વાર માં છોકરો ગુડા કેટલાક જેવું પરગણું એને ઘેરે બારે મહિના બધું થાય એને મૂળો નો મળે પણ છોકરાને ખબર મારાથી રેવાય એટલે કઈ દેવું કડવા નથી લાગતો પણ દુઃખ તો અમને થક મળ્યો માટે આવશે આ લોકો તો તો ને પોતે નારાયું છે તે દી તો પ્રજાએ કેવી મોટી સાડી ઋષિ મહારષિઓ તો એરકુમ ધામ મત આજ તો કોતે કે આવતા નથી કો ખૂણે ખંચકે કેના લૂબરા આયલું જાણતો હોય તો વાત કરે ઇજત્માના કો આજ આલ કળી તલાન મોટે ક્યા રે સાંખ્ય જાત્રા કરીને 24 તત્વ ક્યાં ईश्वर उपाधि विराट सूत्रात्मा अव्यकृत एकप्त वर्ते सकते માટે સાંખ્ય શાસ્ત્ર ને ચોવીસ તત્વ છે વાળા હતા એમને એમની રીતે વિચાર કર્યો અને ચોવીસ તત્વો મેળા જીવ ઈશ્વર ને મેળા અને ઈશ્વર ને પ્રથમ પચવીસ માં તરીકે સ્વીકાર્યા કેટલી ઘરમાં અમૂલ્ય મૂડી પડી છે આપડે એના અનુયાયી થઈ આપડે સમજતા નથી નાના દૂધ નથી જગત માં સંપ્રદાયો માત્ર અત્યારે એ દૂધ પાક માં ખબર આનો વાત છે એમ કે તત્વ નું કરવું ને આપડે પકડી રાખજો રાખજો નઈ ભગવાન ના કોઈ નિરાકરણ કહેવાય એ દેખે છે એ સાંભળે છે એ હાલે છે એ જોવે છે એનાથી જાણું આપણે કઈ કરી શકવાના નથી પણ તે કોઈ ના સમજ માં આવ્યું નહીં જયારે સાંખ્ય શાસ્ત્ર કરીને ચોવીસ તત્લો કહ્યા ईश्वर उपाधि विराट सूत्रकृत एक वर्ष માટે સાંખ્ય શાસ્ત્ર ના વેદના વચનો ઉપર કપિલ ભગવાન એવું કપિલ આચાર્ય એવું વિચાર્યું કે જીવ છે ચોવીસ બેણા જેને ગણી લીધા અને ભગવાન ને પચવીસ માં કીધા આપણે કેટલા માં નથી ખબર પણ આમ છવ્વીસ માં ગણી નારાયણ પોતે પોતાને મુખે કહ્યું છે પણ તે કોઈ ના સમજા માં આવ્યું નહી જયારે સાંખ્ય શાસ્ત્ર કરીને ચોવીસ તત્વ કહ્યા ને પંચ વિષ્ણુ ભગવાન સ્વરૂપ કહ્યું સાંખ્ય ના આચાર્યુની સાંખ્ય વાળા ભગવાને કહ્યું એ બધું લીધું એમ નથી એનું એમનો એમ પકડ્યો યોગ એમ આવડાઈ ગયું આપડે એથી મોટા થઈ ને બરાબર તો એમ કરીએ કારણ વિરાટ સૂત્રાત્મા વ્યક્ત દેહ વિના જીવ કે ઈશ્વર રહી શકતો નથી કે આપણે પહેલું સ્થિરતાવું જોઈએ ને મલેબા એયું છે ને હે અને દૈવને વિશ્વની વાત આવે પછી આરાસાયિક માર્યા મન પરમાત્માનો અને 24 તત્વોની અંદર વાત કરે તો 24 તત્વોમાં જ આ બે એવા તત્વો દે પર મને ઈશ્વર નહીં તોય તત્વો એને રહે મત્યો એ યો એને અને આ જે ભગવાન ભવિષ્યમાં કેવા માંગે વિષયીથી ભોળાયો આજ ને કામ આવશે પેલા તો આ શું આવ્યું ને લખ્યું ને એની હું બોલવા જુદા નથી રહી શકતા એટલું તો સમજાય કે જુદું નથી રેવાતું આ ટ્રેન ગયું જ છે આપડે જુદા પડ્યા છે વચનામ અતિ ઉંદાણું છે એને સમજવા પ્રયત્ન કરવો પડતો એક દીએ નો આજે સભા કરી લીધી આવડાય વાંચી લીધું સાંભળી લીધું એટલે એની ઉપર દાખલા કરે કોઈ હજી સંપૂર્ણ જ્ઞાન થતું નથી આ તો અમાયિક છે માહિત નથી ભૌતિક નથી અધ્યાત્મ છે લોકો અને ઊંડું મનુષ્ય માટે જાણસ છે માણસ હોય તો હંમેશા શીખવું દે માણસ નો હોય તો માણસ કોણ નથી ખબર આ ઈન્દ્ર નથી આવડતો ઇન્દ્રાદિક દેવતા પણ એના ભાગની આ વાત ભૌતિક વાત માં છે અધ્યાત્મવાદમાં ઇન્દ્રાદિક છે જ નહીં બ્રહ્માદિક અધ્યાત્મવાદ ઉપાધિ ની વાત આવી છે એમાં એક થઈ જાય છે ઈશ્વરો ઉપાધિ ને જોઈ શકે છે કે ઉપાધિ છે પછી મેલી હોય મેલી શકે જીવ મેલીતો નથી કારણ ત્રણે છે મને ખબર વિજ્ઞાન જેવું છે ત્યાં સુધી બ્રાહ્મણ આવ્યું હું ભણ તો હોત એ દીકરી રમુજી બહુ દાદા આવ્યા બાપા મારો ભાગવત એટલે મારે આજે અમારી આજે બીજા એક વિદ્યાર્થી એના એક પાટી બે ભાગ કરી નીકળી ભાગવત બાપા પણ કઈક ભણાવો કે અને બે ત્રણ મહિનામાં ભાગવત ભણી જાય ને તો મારો છોકરો પથાર કરે આખો સત્સંગ હોવો નીકળી જાય છે અને સાધુઓ ગયે છે કે તમે તો ખરા સત્સંગ હોય ઠણ આવે છે મને તો મજા આવે ભાવમાં ગોઠવાવું ગોઠવાઈ જાય તો કઈ ભાવ થાય સ્વય બે ખોળિયા ખાઈ લ્યો થોડા પારાયણ વિતા ભાવ નથી પેલા જેને ખબર પડે કઠણ પડે સરળ પડે એમાં બીજા તત્વો મનો થાય કે કોઈને પ્રયત્ન સરળ પડે કોઈને કઠણ પડે કઠણ જે પ્રયત્નો પડે એને સરળ પડે કે કે તમને આ લાભ મળે એટલે કે અધ્યાત્મ ભાગમાં કઈ ઉતરવા માત્ર માં ઉતરવું સુદ પુરાણી ને સૌનકા કથા કરે અધ્યાય ઋષિ ઓરાણી કોણ બ્રાહ્મણ હતા ના સમજ વિચાર કરો નીકળી જાય છે પણ એમાં ઉતરવા માં તો માહિત પંચ વિષય છોડવા પડે એ કોઈને છોડવા ગમતા નથી